બધે શિવ આત્મા પરમાત્મા જોવા કે પોતાના દેશ ને અંદર આત્મા જોવા પરમાત્મા જોવા જીવ શિવ દશામાં આવ્યા પછી બધા ઘણા ખરા લગભગ પોતાના જ જોઈ શકે બીજા તમારા દેખાય બધા ઠીક થયા પછી રહીશું જીવ ભગવાન નો અવશ છે કે ભગવાન પોતે જીવ છે જીવ ભગવાન નો અવશ છે કે ભગવાન પોતે જ છે આ કોરું ગોરું છે એના હંશ કરા કરા કરીએ કેટલા થાય ભગવાન નથી આપે તો ખોટું બધું કયું લોકો સર્વાંશ છે દરેક જીવ માં સર્વાંશ છે ભગવાન હંશ એટલે તો કોરા ટુકડા કરીએ એવી રીતે કોરાણ ટુકડા કરી દુ ક્યા બધાના તો પછી ફળ થાય નહીં થાય નહીં દરેક નામાં એ અંશ નથી છે તે લોકો હું ત્યાં કેવા ગયા હા ખાસ કેનારા નહિ અરે ખબર ને ચોપડી માં લખ્યું એવું બોલવા ગયા પણ ચોપડી શું લખ્યું છે એનું સમજવાની જરૂર છે એ શું કે સરવાનું છે ભગવાન પણ એનું જે આવરણ છે ને તે પાંચ અંશે પાંચ વાળા ને પાંચ અંશે ચાર ઇન્કરી ચાર અંશ છે ને એટલું પ્રગટ અજવાલ બોલે અજવાલ કુલ છે પણ આવરણ છે એ ઓછું બને આવું એ સમજાય ને વાત મારી અગવાડું નીકળે છે લોકો ભગવાન ટુકડા મારે કોલું બોલવું પોતાને કાપી કરું ટુકડા ગયા લોકો એવું માની બેઠા છે બોલાય ભગવાન પ્રાપ્ત ના થાય હું તો પ્રાપ્ત થાય હોય છે તમે શું થાય જે ભગવાન છે આત્મા તેને પ્રાપ્તિ કરવાની જરૂર છે આવરણ આવ્યું છે ફરી આવરણ ના આવી જાય એટલા માટે ચેતવનામાં રસ્તા બતાવ્યા હોય રસ્તા કરવા જ પડે મેલી કે ભાઈ અમારી જોખમદારી કે ભાઈ આજ્ઞા પાસે આજ્ઞા પાસે भगवान है आत्मा प्राप्त करवा आत्मा तो आवरण भगवान है तो प्राप्त करने जरूर रहे आत्मा चे तो एने कल करनी घर पर पर मिलकत बार पार वगैरह हो क्या तब जेव जाड़ो नही तो उछेना रूपया लेवा पड़े कोई दिखाए ते अः पुष्कर धन से तो बस तुम काम लगे એ રીતે આત્મા છે પરમાત્મા છે બરોબર આવરણ છે શું કામ લાગે તમને સર ને એ જ્ઞાની પુરુષો આવરણકારી આપે આ વખતે આવરણ કરવા માટે શું કરવું છે આવરણ વધશે પણ ઘટશે નહી તમારે શું બધું છે મારાનું આવરણ છે મારા છે એ આવરણ આપડે છોડવા માટે કેવું જોઈએ કે મને સાહેબ મારું આવરણ કાર્ય આપો તો એ કાર્ય આપે જેમ બંધાયેલો માણસ હોય આખા શરીર પહોંચેલો માણસ હોય કમલા સાથે તોડિયા હોય દેખાતું ના હોય પાસે ને એક આંટો તોડે પોતાને મને ખબર પડે કેવો પછી શું છે એ રીતે પોતાની જાતે તૂટે નહીં લાખ આવતા જાય કરોડ આવતા જાય જે કરે તેનાથી વધારે ગાળ થતું જાય આવરણ કારણ સંસાર સંસાર માટે ફાયદા માટે પ્રયત્ન તમારા આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન અને આમાં મહેનત એ ચાલે એ તો આજ્ઞા પર જવું પડે શું કરવું પડે હા જગ્યા અમે સાંભળેલું એક રામ દસ ને ગેર જન્મે એક રામ દસ નેટ વ્યાપી એક રામ સકલ વિચારા એક રામ સબે સારા એક રામ સકલ ને સારા એક રામ સકલ વિચારા ચાર પ્રકાર ના રામ છે ચોથો છે તો સપ્તે ન્યારા એવા ચાર રામ છે તે વાત સાચી પેલો છે દશરથ નામ હતી અને ચોથો સપ્તે નહી દશર ના રામ એ તો એક પ્રગટ થયેલી વાત છે પ્રગટ પછી એક જ એક જ ભગવાન છે એ નથી ઘટગટમાં વ્યાસાય એ દિલા નથી પેલા એ નથી કે શું આપણે હા સકલ પસાર પ્રકાશ છે શું છે ભગવાન વ્યાપેલા ના હોય ભગવાન તો દેહ અંદર બેઠા છે ત્યારે દેહ અરૂપ છે જયારે પોતે મુક્તિ થાય નિર્વાણ થાય ત્યારે આખા જગત નો પ્રકાશી સમજે એનું વ્યાપેલું પેલું ખરું છે ઘટ માં રામ છે તે બરોબર છે પછી એક રામ છે તે નારાજ છે તે વ્યાપ છે એકનું એક જ છે આ સમજે પણ એ તો વાતો થયા પછી વાતો કરવાથી દીકરી સાચી વાત છે સાંભળેલો વાત કરેલો જેમ સાંભળવાથી આપડો દુઃખ વધે એ કયો માલ કેવાય શુક્રો આપડે શુક્રવાય ભરાય છે પછી બીજી વાત કરો આગળ આવે તો તમારી તમે ઈચ્છા રાખો છો કે મારી પાસે તમારે નક્કી કરીએ છીએ saram namo ayantaram namo diktaram namo diktaram namo vayariyanam namo vayariyanam namo gajayaram namo gajayaram namo vai tava tavanam namo vai tava tavanam namo mariyantaram namo mariyantaram namo diktaram મંગારંતવામ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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सप्तदानम जय सप्तदानम जय सप्तदानम जय सप्तदानम जय सप्तदानम जय सप्तदानम जय सप्तदानम जय सप्तदानम ददा भगवा સુખી છે કેટલા આવી જગ્યા પડે તે જ ઉત્પન્ન થાય તપાસ બહુ સારી છે તેજ એટલું નથી તેજ આપડે શેકીએ ફ્રૂટ આવે છે એમાં તેજ ની જરૂર નહી પોતે પચવાલકા એટલે કાચા ખાયા વિટામિન ઉડી જાય છે એક વાગે બાપ વાટામિન ઉડી જાય હવે અને અમુક શાકભાજી ખાલી આ તેજ માટે તેજ વખત કરવા પડે છે તપાવવા પડે છે એનો વઘાર કરીને ઉતારી દેવા પડે છે ને અમુક શાકભાજી વધારે વાયુ ના થાય આતંકી કાગ થઈ જાય છે પોતાના જ ઘટ કરે વિજ્ઞાન એવું કેવા મારે જે વિકરાગ નું વિજ્ઞાન છે ભગવાન જેવા છે પણ તમને જ વાલ છે પુસ્તક વર્ષ ના જે વધે નઈ ઘટે આ સુગ્ર ધ્યાનથી બંધેલો થાય દેવો દિવસ થાય જે જયારે તમને કોઈ બાયબિયા લૂંટનારા ભેગા થયા દાદા હું ભાગવત ની મેં સાત દિવસ ની સપ્તાહ કરી હમણાં ભાગવત ની સાત દિવસ ની સપ્તાહ કરી જે પહેલા સમજતા કરી છે વારંવાર વિજ્ઞાન શબ્દ અંદર આવે છે યાદ એટલે શું માર્ગદર્શન માર્ગદર્શન માર્ગદર્શન આપણે આપડે હોય ને એ રીતે કામ કરે વિજ્ઞાન હાજર થઈ જાય બધું હાજર ને ભવણા મરે તો ભવણા થાય ગુલો સુધી એવી વાળી કવિ બાપય પર બધા ઘા લાગેલા હોય તેમાં કાળજે માં કઈ લાગે હવે એ રુજાય નથી બાર એક જ દાદા ભગવાન જેવું નથી તમને અજાણ્યા માણસ આપણે શું કે બધાને કોઈ બોલાવડે બોલાવવાનું એને એક છોડે ના ના છોડે ના છોડે ચાલુ પડે માર્ગ નાખ્યા કેવા ઘા પડે બધા એકલા બધે બચું ચાર જેવા જાય ચારે બાજુ પેલા ભગવાન ભગવાન જેવા લોકો પાછા પડે ઉતાર આપડે ના પછી ચાખ્યા પછી ચાખ્યા પછી પછી દાદા ભગવાન પછી ફૂલ અને એક કલાક માંગવાન એક કલાક માં નથી બધા જાધેલા છે ને બધા જુદા જુદા ભગવાન થી દાધેલા છે ને એટલે આવું ભગવાન કેવી રીતે આ કલયુમાં હોય છે માણસ ભગવાન કેવી થઈ છે કલયુમાં પૂર્ણ થઈ છે કે નહીં બેઠા બીજા બધા માં તો માનવતા હકી નથી આવી ભગવાન મારી પાસે એના માનવતા હો નહિ હોય એવી પૂરા કરી આપ માનવતા સુધ નથી ભગવાન તો ભગવાન એટલે ભગવાન આ જે ભગવાન દેખાય છે ને એમાં સુપર હ્યુમન જેવું કોઈ નથી માનવતા જાય લખેલું છે ને એ લોકો ને બતાવીએ છીએ તો જરાક સમજ પડે છે લોકો ને કરવજ્ઞાન તરંગણી માં છે ને એ લોકો ને બતાવીએ ત્યારે થોડી સમજ પડે છે કે આવો માર્ગ છે ખરો માર્ગે આપડે પહોંચાય એ માર્ગ તો ખરો છે અને પાછા કાઢી આ રસ્તો રાખો તું આ રસ્તે ચાલી ને પહોંચી જાય છે પુરાવા જેમ પુરાવાળું છે તો પહોંચી શકતા નથી મેં દિવાળી પધલ જ છે ને ડેકોરેશન માર્ગ કાઢ્યા બધા કેવા કર્યા ડેકોરેશન ડેકોરેશન રહી જ માર્ગ કરતા આપડે ચોખ્ખો માર્ગ છે અને આપડે તો પૈસા લેવાના હોય પૈસા ની વાત જ નહીં આપડે कि हम तो ये मानते है की आत्मा को भुलाकर ही आज सारी समस्याएं पैदा हो गई इसलिए हम ऐसा समझता है की आत्मा को भुला कर ही ये सारी समस्या पैदा हुई है आत्मा, आत्मा ने भूली क्या समस्या उगत मा बड़ी समस्या पदर नहीं क्या कोई भूल गया ऐसी चीजें कोई दो चीज से जाती है कुछ जब भेगा हो जाता है दो तत्व भेगा हो जाता है तो अपने का का गुण कोई के साथ नहीं होता है अपना खुद का गुण धर्म कोई फेफर होता नहीं हो जाता है इससे विशेष गुण हो जाता है विशेष गुण विभाव नहीं भी हो जाता है आत्मा, आत्मा के साथ विवाह तो, तो विभाव भी होता है आत्मा के साथ मिलता है तो विवाह हो जाता है विवाह जाति ऐसी विभाव परिणती हो जाती है विवाह परिणती हो जाती है वो विभाव ऐसी अर्थ नहीं है यह वह जैन समर्थम करती है भगवान की संरचना नहीं की जाती है आप विभाव का अर्थ क्या है विशेष भावे भाव विरुद्ध भाव, भाव नहीं विरुद्ध का मतलब विशेष भाव? भाव हो गया प्रत्येक योग में विशेष परिणाम होता हाँ तो विशेष भाव में क्या हो गया के क्रोश मान माया लोग गुणधर्म नहीं है शुद्ध का भी नहीं है जितने का भी नहीं है मगर दोनों धात हुआ संयोग से होता है उसको व्यतिरिक गुण बोलता है ये सब संयोगिक है संयोग से होने वाले धर्म ये सब संयोगिक संयोगिक है संयोग और लोक सहयोग से होने वाला अपना अन्वय नहीं है सहयोग ऐसी होने वाला गुण वो विनाश भी होता है उत्पन्न भी होता है सहयोग ऐसी होने वाला गुण और जब जुदा हो जाता है ज्ञानी पुरुष दोनों को जुदा विभाजन करता है, है।, है, है।, है, है।, है, है। अज्ञान उसका वर्ल्ड का जगत का अधिकरण का क्रिया अज्ञान से होती है नहीं तो अभी अधिकरण क्रिया होती है जी वो अज्ञान से होती है सब જ્ઞાન સલા જોતા નહીં અને અવિનાશી સત્ય હૈપર અવિનાશી સત્ય હૈ સના સત્ય હૈ आप महात्मा का दर्शन हमको हो गया है बहुत अच्छी भाई मिले विचरा मानने वाला <laughs> विचराट को भी जानने वाला नहीं हमें तो यही प्रसन्नता हुई ना तो एक विजराट का दर्शन करने वाले व्यक्ति और मिले विचराटन हमें तो ये प्रसन्नता हुई विचराट के दर्शन करने वाले और मिले और एक और व्यक्ति मिले મિત્રા મિત્રા કે દર્શન કરવા વાળી એક વ્યક્તિ મિલી હમક બરોબર આપી ભાષા દેખી તો આપી ભાષા તો અમારી ભાષા છે બિલકુલ ભિન્ન નહીં એકી ભાષા રાજદ્રેશદ્રેશ કા વેપારી એમ કે છે કે આપની જયારે વાણી વાંચી ત્યારે એમ લાગ્યું કે અમારી ભાષા થી જુદી ભાષા છે જ નહીં मैं गाता सकता हूँ ऐसा व्यवहार है मैं इसे गाता सकता हूँ और ये भगता है और सोता है ट्रैप रेकर जैसी बोलती है ऐसा बोल रहे आप भी सुनता है मैं भी सुनता हूँ इसीलिए तो हम ये मानते हैं કેવલ જ્ઞાન દર્શન પાસે બિના સાધના પ્રારંભ બોલે જ્ઞાન દર્શન બિન સાધના શરૂઆત હોતી ઉધર બરાબર સાધના ઉધરતી મહિને કેવલ જ્ઞાન ઓરા જ્ઞાન સંવેદન કો છોડ દેવા જ્ઞાન જ્ઞાન જ્ઞાન જ્ઞાન સંવેદન નહીં જ્ઞાન ખાલી ગણાવી ઓનલી નોલેજ ઓનલી નોલેજ ખાલી જ્ઞાન ખાલી કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન વર્ગતા નહીં हम केवल ज्ञान क्या है मैं जानता हूं वर्तता नहीं हमको उसका वर्तन नहीं होता है क्या दिख रंत है वो भतराज भगवान को केवल ज्ञान वर्त है नहीं। और हमको वर्त हम जानता है केवल ज्ञान क्या चीज है और केवल दस क्या चीज है केवल ज्ञान की क्या चीज जानता हूँ मेरे को वर्षा लब्धी में है करण में नहीं है आपने लब्धी में है करण वीरिया में नहीं है ऐसी चीज है तो हम भी वित्राग का दर्शन करते कर रहे दादा भगवान वितराज है मैं दादा भगवान में दादा भगवान अंदर प्रकट हो गया है तो ये शरीर तो दादा भगवान है नहीं શરીર તો દાદા ભગવાન હૈ હું દાદા ભગવાન નથી અમુક ટાઈમ अभेद स्वरूप रहता हूँ hmm. और अमुख टाइम भेद स्वरूप रहता हूँ वो hmm. दोनों को हमको अभ्यास है और दोनों का हमको अनुभव है इसीलिए अभेद का अनुभव है और भेद स्वरूप इसीलिए निश्चय और व्यवहार दोनों नयों के साथ चलते है इसीलिए निश्चय व्यवहार दोनों नयों के साथ चले निश्चय और व्यवहार तो चाहिए ही और व्यवहार तो आदर्श है व्यवहार नहीं चलेगा व्यवहार का बिजनेस पर निशय खड़ा है અકેલા ને કોઈ કામ નહીં હા જે જ્ઞાતા દ્રષ્ટા ભાવ વિકસિત હોય પ્રેક્ષા કા પ્રયોગ કરતી જ્ઞાતા દ્રષ્ટા ભાવ બળે હમ દર્શન કા પ્રયોગ કરે પ્રેક્ષા ભાવ પ્રયોગ કરી જ્ઞાતા દ્રષ્ટા ભાવ હમરા બઢે બિલ ઠીક જગા આગે બહુ જ પબ્લિક કે वो ध्यान कराता है पब्लिक करा, हो गए धर्म के अंदर बिल्कुल अंदर डेवलप हो गए हम ऐसा ध्यान कराते हैं इससे फायदा विपक्षा ऐसी आगे एक प्रयोग कराते हैं निश्चय का इकोइम नहीं होता है और विपक्ष में इकोइज होता है इकोइज्म से होता है मार्ग ये जाता दृष्टाओं का विकास सब लोग के लिए बरोबर है आप बस को बताता है हाँ सब लोग के लिए बरोबर है हाँ हाँ विपक्ष सब लोग के लिए बरोबर है हाँ आपके हमारा विपक्ष प्रेक्षा भाव है કોઈ દોન ને અર્થ એકનો શબ્દ થી બરાબર ચાલતે રહે વિપક્ષ ના હોય દોનો પર પ્રયોગ ને હમ માનતે શુદ્ધ તબક્ક જ્યાં દ્રષ્ટા ભાવ નહીં માગળિયા ભાવ કરીએ છીએ તો કે એવું માનીએ છીએ કે જ્યાં સુધી લેસિયા શુદ્ધ ના થાય ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા ભાવ પ્રગટ ના થાય માની ઉ સમુપલ વિશુદ્ધ હોતી હૈ જા સ્મરણ જામ્યા વિશુદ્ધ હોતી હૈ ભાવ શુદ્ધિ હોતી ભાવ ભાવ ધોરણ ચાલતે આપી હ जाति स्मरण के प्रयोग भी आपके सुने हमने विषय में आप क्या कहना चाहेंगे हाँ आप ना जाति स्मरण प्रयोग में बाबा सा तो वो बारे में आपका क्या कहना है क्या सुनाया आपका जाति स्मरण ज्ञान के प्रयोग का ज्ञान हुआ ही नहीं कभी <laughs> वो बुद्धि से होता है हम तो बुद्धि बिल्कुल भी है બુદ્ધિ ની જરૂરત ની આદમી જાતિક્મ તો બુદ્ધિ થી બધી બુદ્ધિ હોય બુદ્ધિ બધી જાતિક નહીં જાણતા નહીં બોલો ક્યાં થાય પર આપ નહીં જાનને સુના કરવા દૂસર કો જાતિ કરવા જાણ કરાતા નહીં કરાતે કેવલતાવલદાની બોલી જાતા કેવલ બિના સાધના કેવલ જ્ઞાન પ્રથમ બાત પહેલી બાત કેવલ જ્ઞાન અંતિમ બાદ કેવલ જ્ઞાન કેવલ ક્યાં ચીજે કે જે આત્માનાત્માુદા હોતા વહી કેવલ ના કોઈ ચીન નહી આત્મા ભેદ નહીં કેવલ જ્ઞાન હા એ તો મેં કહેવાું કે કેવલ જ્ઞાન કે બિના સાધના શરૂ નહી ભેદ વિજ્ઞાન કે બિના સાધના પ્રારંભ તો સાધનાતા પહેલા બિંદુ મેના કેવલ જ્ઞાન થી સાધના ની શરૂઆત હોતી હે કેવલ જ્ઞાન થી ધર્મ બિંદુ ભી વહી કાયોત્ર્ગ કાયોત્સર્ગ ભેદ વિજ્ઞાન સાધનાતા પહેલા બિંદુ સાચ રા અંતિમ બિંધુ ઉીકા વેદ વેદ આત્મા સાહિત્ય આરાધના હોતી વેદ આત્મા